એક બાજુ કે બાર અહંકાર નથી કે છે એને સમજ પડતી નથી હું છું બીજો કોઈ છે ને એ પેસું નથી કઈ રીતે કોણ આવી ગયા પેલા છે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 ત્મા ભગવાન પૂરું થઈ ગયું પુ પૂર્ણાત્મા પાયરો નિકાલ થઈ ગયા એ પૂર્ણ એટલા વખલી થોર્મેન્ટ એન્ટ્રીમ ગવર્મેન્ટ દારૂના કેફ માં સંજો કુમાર એટલે હું એમનો થવું કે છે કર્રીમંત માં છું બોલાય પુસ્તકોમાં લેખલે ભગવાન ને ઈચ્છા થઈ રચી ગયા એટલે મેં કહ્યું ઈચ્છા થઈ એટલે ભગવાન ભિખારો મો જેને ઈચ્છા થાય ભિખારો કહેવાય છે ભગવાન નથી ભગવાન બનાવ્યું નથી એમ કેવું કે જે વાત લોકો દુનિયા દરે ઝઘડો ઉભો થયો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 એમાં ભગવાન ની જરૂર હતી ને કોઈ કારણ ની જરૂર નથી હવે એને આ કોઝ ને સમજતા નથી તો શૈલેષ કે છે સમજાવવાની જરૂર નહી ને સમજાવવાની જરૂર ન સાયન્ટિસ્ટ આવે સમજવું આવડી આપીએ તો They, there be a અહિયા એક વસ્તુ થાય ને કદાચ વર્ષ માં થાય તો એ કેવી રીતે આપણાથી આપણા Are they independent or dependent? જયારે એક મહાર્ષ્ટ્ર થાય કે એક જ સમયમાં જુદા જુદી જગ્યાએ જુદા જુદા ઇન્સિડન્ટ થાય તો એને કોઈ એક બીજા ને કઈ ડિપેન્ડન્ટ હોય કે ઇન્ડિપેન્ડન્ટ અને પછી વાત સમજી લેશે આ બુદ્ધિ દાદા કોઈ એવી નથી ના કોન્ટે ના ગાંટે બે પ્રેમ કરતા છોકરા મને ક છોકરા આઈ બેનો ઇન્ટરસ્ટી એ પાયના પેલર છે માબાપ બે બાબાડી માર કે ઉભી પાયના રે ને લે બેનો કન્ફરમ આ સાચું સ્ટ્રોક વુડ લીડ ટુ ધ એક્સ્ટ્રા બલ્ટીજેટ તાલીસ થાય આધિ વ્યાધી ઉપાધિ માં સમાધિ રહે આત્મજ્ઞાનની નિશાની છે એ સિવાય આકાશી ફૂલ એટલે કશું વાત નહી હું આકાશી ફૂલ એટલે હું કોણ છું એ નક્કી કર્યા પછી ન હોય મારું કેવાય હું ના આરોપ ની ભૂલ છે એ ત્યાં મારા ભૂલ થઈ છે હું સિદ્ધાર્થમાં છું એટલે મારા પણ ભૂલ ના થાય મારા પણ સાથી ભૂલ થઈ છે આરોપણ થાય મારે હું છે સુરેશ છું માન્યું એટલે અને જયારે હું સુધાર્થમાં છું પણ રહ્યું નથી સુધાર્થ માં કેતો હું શું રહે છું એવું આરોપણ કર્યું તેથી આ ભૂલ થઈ મેં તો ભૂલ થાય મારા પણ લાગતું નથી ને કે ભાઈ મારી ફોર્મ મારા પણ પદવે બઉ મારી અમે જયારે આપીએ દોષો કર્યા છે યે બીજા આજુબાજુ પેલું ખાઈ લીધું કરી લીધા હવે વાઘો લીવા કર્યું આજે જેટલી ફાયદો બધા પ્રતિકો થઈ જાય તારે છોકું થઈ જાય આ બહુ ની દાદા એક કલાક પ્રત્યે કરવું નહીં તો ભાઈ આરામ તો જોજે કદાચ જાગૃતિ એટલી બધી નઈ કે ઘણી વખત આમાંથી દોષો થયેલા હોય તો એનું પ્રતિક્રમણ કરવાનો જ ખ્યાલ ના આવે જાગૃતિ દેખાય નઈ એનો અર્થ શું થાય દાદા કેવા તમે જે કહો ને કે દોષ નથી થયેલા એ કોઈ વાત ક્લિયર કરવું પડશે દાદા કે છતાં એમ કે યાદ કરીને દોષ આપણા થી થયા છે એવું ખબર કેમ ના પડે ખાવું પીવું મોટા મોટા તો આપણે પછી બને તો આપડે માટે નથી આપણે માટે નથી તારો દોષ દેખાય બધા પેહલો દોષ ના દેખાતો દેખાય છે માટે આત્મા થયા છો તમે ચશ્મા ચશ્મા પેલો પરોસ હતો છું નફરત આવે પણ એની સાથે ખબર પડે સુરષભાઈ ને આવી નફરત કેમ આવે છે એ નફરત એક માણસ માટે અને દાદા હજુ એની એક વ્યક્તિ ઉપર નફરત હજુ રહે કારણ શું આમ ખબર પડે આપણને કે આ નફરત થઈ રહી છે એક જ વ્યક્તિ માટે માલ ભર્યો હોય એવોર્ટિક્યુલર વ્યક્તિ માટે જેવો માલ ભરેલો હોય ને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 જેના પર અભાવ હોય તરુબેન કે જેના પર જે અભાવ હોય કે જે દ્વેષ છે તે આવતા ભાવ ના વિષય ભોગવવા માટે ના હોય કે શું જે કોઈ પણ વ્યક્તિ પરિક્રમ વધારે કરવો પડે પ્રતિક્રમ છુટી જવાય ને પૂછાય તો એ પ્રતિક્રમણ કરવા થી છૂટી જવાય ને તો નો મારું તો ફ્રીજ છે તે દેવા લારુ માલમ ના પહેલા પગલું ચિતા મેમે તે વાક પારા સદે ક્યાં તો ભાઈ એસી મને લાગતું ઓલ તો આ મારવા ના કર ગાને પૂતી તો વાત આંદર દેવાનું ના તો સાંદર હા મોન્ટ્રીલ હા લાલા પાંચ દિવસ પાંચ દિવસ છે જેવું ન <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> અને નાતો અને તેના ભટાકા ભટકી ભટકી ને માર ખા ખા કર્યો જય સચિદાન દાદા ભગવાન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 ત્રા જોવામાં બળાપો ઘટે બુ ના હોય તો બિલકુલ બળાપો ના હોય જેટલી બુદ્ધિ વધે બળાપો વધે જેટલો બુદ્ધિ એટલે બળાપો હોય વધે થોડું સમજાય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 એટલે શેર ચિંતા થાય છે ઉપાડ જીવન જીવવાનો સ્વર્થ એના કરતા જાનવરનું જીવન હાલ કઈ ઉપાડિત નહીં ચિંતા બિનતા છોડી પાણી ચિંતા નહીં છોકરા પડ્યા છોડી અમની પાણી છે છોકરા પાણી છે જમી હોય બધું હોય એમ કે જાનવર જમીને હતા જાનવર જમીને હોય ખબર ને શું કરી છે કાર જાનવર શું છે માણસો ને મનુષ્યો ને નહી બિચારા ને એટલે દુખે નઈ આ લોકો દુઃખ લોભ રાખવાની જરૂર તો ખરી ને બધું છે જાનવરો છે લોભિયા કઈ મરી ગયા એટલે લોભ તો જીવાડે કહ્યું જીવાડ તો આખો દો ખોડી કર્યા કરે ખાવાય ને તેને શાક આવે તો એ કચરો આવે કપડું લાવે તો એ રાશી લાવે સેલ અને આ અમેરિક લોભની ગ્વાઠ નહીં ત્યાં ત્યાં કંઈક ત્રણ ત્યાં ડોલર પગાર મળે તે મહિનો પૂરો થાય તો બચ્યા ખૂટતા હોય અને આપણા બારસે વધ્યા હોય લોભની ગ્વાઠ મારી નાખાનું અને પાછું લોભની ગોઠવા અમેરિકલ શું કે છે તમે લોકો ઇ સાથે આપડેલા લઈ જવા ના દે કેમ બોલતા આપડે શું કરવા ત્યારે આપણે જાતે વાપર્યા નહી પોતાને કૃષ્ણ સાહેબી માટે હારા કપમાં વાપર્યા નહીં છોકરાને આપવા માટે છોકરાને આપવા તો ગુનો છે મોટો છોકરાને છોકરાને મિલકત આપવી એ મહાનમાં મહાન ગુનો છે કારણ કે તરત દારૂડિયા મળી આવે અને આપણે ગયા કે દાવડીયા બધા ભેગા છે અને નાનો અમ પચીસ હજાર રૂપિયાનો ધંધો કરી આપણે બીજા બીજી વ્યવસ્થા કરવાની સારી બાકી પચીસ હજારનો ધંધો કરી લેવાનો અને બીજા પચીસ હજાર કઈ બેંકમાંથી લોન લે લોન તો હપ્તા ભરજે કઈ શું એટલે જતા હોય તો છોકરો ડાયો થાય નહીં તો દારૂડિયા તો દેવાથી ને દખડાય મારે કઈક બાપની મૂડી રખડી ગઈ આમ તો શું એટલે રીતસર છોકરાને પધસ્તર આપી બીજું સારસ આપણે લોકોને સુખના માટે વાપરી દેવું લોકોના સુખ કેમ પડે એ આપણી જોડે આવે લોકોને સુખ પડે લોકો એ તમારી જોડે આવશે મિલકત આમ રોકડું નથી આવતું પણ આ ઓવરડ્રાફ રીતે આવે છે છોકરા ગુનો છે છોકરા ને બાપકો મોટા મોટો ગુનો છોકરા ઉપરાંત લોતા ભરતો જાય બેંકના કાગળ આવે એટલે જાગતા રહેવું પડે ને અરે પૈસાનો સહજ ઉપયોગ કરવો એને જો વિગતવાર સમજે ને પેલું કોઈ શાસ્ત્ર બનાવત છે બરોબર એમ કલ્યાણ થઈ ગયું બીજું વાંચવાનું મન નહી થતું બીજું કશું વાંચવાનું મન નથી મહત્વનું જરૂર જ નથી આ ભોગવારી પૂરું થઈ ગયું બહુ કલ્યાણ થઈ ગયું પરીક્ષા નીકળે કેટલી માથા કુટ કરે ત્યારે હા તો સમજ્યા પછી મને કે છે મને લાગે ને કે પછી મે ભગવાન ની કૃપા દૂધી રહ્યા ના ઉતારી કે માણસો ને વ્યથા કેમ થતી હશે એવો પ્રશ્ન મેં ત્યારે પૂછેલો આપણે માણસ તો આયા જ કે લોકો એવા ખરાબ થઈ ગયા છે કરવા ત્યા કાયમ ના એક વાક્ય આપું પાછો એક મન વચન કાય કહ્યું છે બઉ કંકારી ગયો હતો દીકડા દીકડા અથડામણ માં ના આવશો કોઈની અથડામણ માં આવશો નહીં એટલે શું અથડામણમાં આવું એટલે તમે જતા હોય અને હાડો આવતો હોય તો તમે એને કહો તું ખાઈ જાય એમ કહો કે તમે આમ ફરીને જાઓ તક ના હોય તો અથડું જ મન મારી નાખે તમુક આમ ફરીને જોવાનું પારો આવતો અથડામણ આવશો એટલે પછી લોક છે વિકો બોલે એ બસ અથડામણ ટાળે એમ કરતા કરતા અથડામણ સામે અથડામણ કેવી રીતે કુદરત ની સામે અથડામણ કેવી રીતે અથડામણ ટાળી બધી અથડામણ ટાળતો ટાળતો ટાળતો કોઈ મદદ કરવા માટે આવે ની તો પેલો આમ ખાઈ જાય પેલો આમ ખાઈ જાય પણ મધ પડવા જ ન જાય અથડામણ ટાળે તમે જતા હોય રસ્તામાં કો મારફાડી કરીને હજાર ડોલર લઈ લીધા લોકો શું કે કોની ભૂલ કે ડોલર લેતા નહી તમે શું કહો તમે બીજા ગુનેગાર ગણો છો એટલે તમારે આ ભોગવવાનું આવ્યું આ ભોગવાનું તો તમારું હતું જ આ તો તમારો હિસાબ ચૂકવાય છે બોલે પછી તમારે કઈ આવે ખરો ભૂલ તમારી સમજાઈ પડી ગઈ પછી વાંધો આવે ખરો પછી લોકો કે જવા દરે કરીને સાસુ ખરાબ હોય ને સાસુ દુઃખ દે તહેન શું કે બઉ ખરાબ મારી સાસુ આવું કોઈ આવે સાસુ જ ખરાબ છે પણ તને કેમ આવી મળી બીજા લોકોને સારી મળે છે સાસુ કઈ ખોટ છે સાસુ છે દુઃખ નહીં લાગે દુઃખ શે નું છે કોક કરે તો દુઃખ આપણે ડુંગર ઉપર થી પથ્થરો ભરાવડો અને લોહી દુઃખ નથી શું કે કોક આવરી મારે દુઃખ છે કોક કરે છે ના દેખાય એટલે ડુંગરપેરી ગવડ્યો એટલે તમે અહંકાર ગવાયો નઈ એટલે પછી લેટ ગવો કરીને પછી દવા દો કરવો અને આવી કોઈ પછી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 કારણ કે મારે પણ આખું કેવજ્ઞાન નું સ્વરૂપ છે આખું કેવું સ્વરૂપ છે ફક્ત પચ્યું નહી પચ્યું હોત નહી આ કાળમાં મોફ થયું નહિ કાળમાં આ કાળમાં ન થાય એવું છે પચ્યું નહીંસો ને છપ્પન ડિગ્રી રહ્યા અમે ચાર ડિગ્રી ઓછી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 જા સ્મરણ ની જરૂર નથી કોઈ ચીજ ની જરૂર નથી ફક્ત આત્મા જાળવાનો જ પ્રયત્ન કરવાનો તે સી રીતે જણાય એના માટે સાધન જાળવું જોઈએ શું કહ્યું અને તે શ્રીમદ રાજ્યું કે બીજું કઈ શોધ માં માત્ર એકતા પુરુષ ને શોધી અમે કહીએ માગવા તૈયાર કોઈ પણ ચીજ માગવાઈ આપવા હા પતિ કે બઉ થઇ ગયું વાક્ય હતું નહી શાસ્ત્રોખવા નરસી મહેતા એ શું કહ્યું નરસી મહેતા બહુ બોલ બોલ કરીને પછી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 તારી જાતે ખોલવા ના રહી સદગુરુ હા નિન જેને આત્મા નો ઉપયોગ છે ત્યાં જઈ ગયા તેવીસે કલાક જેનો આત્મા નો ઉપયોગ છે